પેલી ગટર કરવી જોઈએ પછી અંદર જોઈએ તો બધા ગંદઈ ઉઠે ખબર પડે ને એટલે પાડી ની નળ હોય તો ગટર છે તમારા જે ખોટા કર્મ કરો છો ને એ ભગવાન કઈ ગજુ કાપવા આવે નહી એ એટલે ઈ સાબ તકલીફ છે એટલે પેનાને માર પડે આપડા ધમ ઘપી જાય છે એટલે યાર એ રોંગ બ્લેક મની એટલે ગટર છે ગરીબનું દુકાન મેં નહી ઓ યાર યે ઈઝ ધ મીન નેપર સીન ધેન યુ યોર ઓલ બેડ ડે મેની સીન બઉ જરૂરિયાત છે તેના માટે પ્રીવિયસ પ્લાનુકા આપણી પાસે ખોટા પૈસા આવ્યા નથી આપડે સખત મહેનત કરીને પણ કમાઈએ છીએ છતાં જાય તો હા પણ આપડે તો કોઈ દિવસ નાખ્યું ખબર કોઈ માણસ એવો નથી પોતાને પોતે ખરું કર્યું ખોટું કર્યું એનું વિવેક હોય સંપૂર્ણ વિવેક હોય ને એવો ના હોય દરેક ને હું પોતાની ભૂલ દેખાય પોતાની ભૂલ દેખાય પોતે જ પોતે લખી આરોપી શું કર્યું આ હિસાબ હિસાબ છે મુંબઈમાં ફોર્ટ એરિયા છે ને આ ફોર્ટ એરિયામાં તમારું ઘડિયાળ હોય તે સાઈન ચોલા હોય અને ઘડિયાળ હોય બધું આઠ દસ હજાર રૂપિયા થયું ને તો આ નીકળી પડ્યું હોય તમારું એટલે પછી તમે એની શોધખામાં પડો નહીં કેવું હવે શું હાથમાં દરિયામાં પડ્યું કયું હવે એમ કહીને તમે ઘેર જાઓ પારલા ઉતર્યા ગમેશા ઉતર્યા અને ઘેર ગયા પછી બે તમે દેખો જતા પેલા સારો કે તંત્ર ઉપર આ પેપરમાં ખબર આવે એ કોઈનું ઘડિયાળ સુધી ફોર્ટ મળી ગયું ભાઈ અને એને પુરાવા આપી અને લઈ જવા મને પંદર રૂપિયા જાહેરાત તો ખર્ચ થયો છે યા તમારું છે તમારે ઘેરગઠવા આપી છે ને આવા કેટલાય કેસ જોયા છે ઘેર બેઠવા આવીને સુરતનું અને મને તો ધ્યાનથી કહું છું મારે આવા કેસ જરૂર ને હું તો બધું ધ્યાનથી આ જગત જોઈ રહ્યો છું બધું ભગવાન બધે જોઈ રહ્યો છે એવરી બધું જીજ જોઈ રહ્યું બને છે કેવી રીતે ઉધરણ એટલે આ બધું તમને સવારું જે હોય ઘડીયા જવાનું નથી ગમે તે લોકો પાછું જાહેરાત કે અને મારી શું કઈ છે આ તો કાયદેસરનું જગત છે બિલકુલ હંડ્રેડ પર્સન્ટ કાયદો હર જગતનો કાયદો હતો આ કોટા વાટો તો ઠીક છે નહીં બિલકુલ કાયદેસર નિર્ભય થઈને ફરવા જેવું છે જારે કાપી ના ગટર કાપી નાખજે તો ઓ મોર બોલવું નહીં એ અંજાર કે મોર બોલવું નહીં આતે દિ વાળી થી બદલી સેલ બી સેલ્ફ બદલ થયેલું છે બોડ હેઝ નોટ પઝલડ ઈટવેલ એટ ઓલ વિજ્ઞાન દેગો તેલો જગત સે તો અનાદિ અનંતે અનાદિ અનંદ અનાદિ અનંત આપણા શાસ્ત્રે અનાદિ અનંદ કહ્યું અને ભગવાન ખેડૂત કોને મૂક્યું એ સંપ્રદાય વાળા સંપ્રદાય વાળા તો ઘેટા જતા રે બધા